છે મારે મારું પેલું માન તો ગયા મને આપડો છે ના તો મરી જાય પણ એની ઈચ્છા કરી ના કરે એક બે એક બે આરબી પટેલ ને લઈ ગયા આરવી પટેલ તો આગળ મળ્યા મારે પૈસા જોઈએ માનપણ નથી આચાર રાખેલી મારો બાબો છે ને મારી તબિયત કે રાખો આમ લાગશે મારી સેવા કરશે આ કામ દાડે કરવાનું જે બનવાનું છે એને આગળ આવતા જ્યાં બનવા કરવાનું પ્લાનિંગ કરવા ને છે સમજાય છે આગળ જરૂરિયાત એટલું જ પ્લાનિંગ કરવું આગળનું આગળ તો છ મહિના વધે છ મહિના પેલાનું તમે હા બધા સમજાવો આઠ બની આસીડી બરકત બધ અવસ્થા બધા કરે એ બધું બાવો સમજાયો મંગળવાર મંગળવાર આત્મા હું જ વાવ કેવો તો કેવો ના ગણો રાતે જાય છે પછી બિન ભૂઈ ગયો મનમાં એમ થાય કે મારા નાગ બાજુ બાવો જુ છું કરે બધું કરો બધું જ કરે બહાન ખબર નથી સમજ્યા કે એવું કોણ બોલો ને શું સમજ્યા તમે બોલો ફરી કોણ હું કોણ બાગજ આજ કોણ ભાવો બધી પરિસ્થિતિ માં બોલો લોકો આ બધાને કેવો દાદા સમજાયો કેવો જો હું બોલી છું ભાઈ સમજાયું ધ્યાન વિજ્ઞાન છે ઘેર સચ્ચી તારી ગયા છે અને ચોર મહેનત કરીને તમને મોકલ્યા મહેનત કરીને તમને મોકલ્યા ને ફ્રી તોય ભાવો ખુશ તોય ભાવો ભાવો નાકો કયા પુત્રિ કરવાનું નથી જ્ઞાન કરવાનું બુદી કલા માં હાથમાં દીકરા આવે તમે એવા હતા હું જઈને છું બઉ જઈ જાય બરોબર એમ કે ફરે એવી છે એ તો બહરું છે ગંજરી જવા દે હું જવું પડતો પછી ના તો જોયું છે ઘડી બે બઉ લોટ હતા કે દાદા તો બધું બીજા સમજો છો મારી પાસે શું કેવડે મારી પૈસા પૈસા કેવડે ઉતારે કેવા દ નથી ના કાકા ના દાદા એવું નથી એક મહિનામાં જ માસ ગઈ નથી આવડે નહિ તો ઘણી થયું એ મુશ્કેલી બરોબર ગોળી નો તો બેન ના ફેશન કરી શું પડી ગયો ગોળી પાડવી છી બધા તારે નાખ્યો ઘો ભલે કરી ત્યાં બાર વાર આપે કે હું પછી વાત કરું ગોળી પાડેલી આ કેટલી વાત પાયી પાડ ના જોવાય ગોળી હોય હા વાત કદાચ પૂરી થઈ ગઈ છે હું તો દોડ નાખ્યો નામ નહી જાણે નામ કેવું છે બારીઓ નું ના જોઈ લો તું નહી જાણતો લોક નું લોક નું આ જમે ના કરવું લોકો દોડા લયા છે દોડા ખેડૂતો આપડી કઈ દુકાનદારી આપડે આપડા હિસાત માં કયો ચેતન આવે જગત તીર્ષે ચેતન જગત અવસ્તા છે એ દેશનું ચેતક નાય ને ચેતન એ બધાને જાણે ચેતન આઉટ ઓફ આર સર્કલ ચેતન દુનિયા ભરે તો ક્યારે બાર પડે એમ કે સર્કલ ને ઓળખાય બધી અવસ્થા સર્કલ માં ગણાય જ્ઞાન સી રીતે થાય તંત્ર જ્ઞાન એટલે શું છું બધા સર્કલ બહાર હું છું કેવી શકતા લોકો પૂછે અમા ભગવાન શું કરે છે ભગવાન લોકોનું ભલું કરે છે જે જાળે છે હું તીર્થંકરો છું તેવું જે જાળે છે તે આત્માકર આત્મા નું બોલવાનું નહીં જાય અને હું જોવાનું કરું પૂછનાર કોણ તાવ કોણ આવે એ બધું જોવાનું બરોબર શરીર છતાં શરીર ની વેદના વધી હોય સરકારી બહાર છૂટવાનો પ્રયત્ન કરો એટલું છુટાય કારણ કે આપડે મળેલું ભેગા થયેલા એટલે એની કમજોરી આપણને લાગે ચાલો બધા બે બે ના ઢી કઈ ના ચા પી ચા પી જમશો ક્યારેક વાત કરી કે ત્યારે નહીં જય બાવા એ કરીને બીજું ના રે બા સર્કલ વાળો આવો અમુક સર્કલ માં આવે ની તને ખબર પડે ને અહીંથી દરિયો નજીક હોવા જોઈએ આપડે સર્કલ થી અને એ સત્તાધ જાય પછી નજીક જાય ખરેખર હાથ સરકારી બહાર ને હાથ જાય છે બેસે છે બા એક મન બારા નું છે અને એક મન મગદાસ છે મગદાસ વિચારું જોઈ શકે ભાવો જોઈ શકે ભાવો જોઈ શકે મગદાન શું વિચાર આવે છે ભાવ જોઈ શકે ના જોઈ શકે જોઈ શકે એટલે જે વિચારો દાવો જોઈ શકે એ વિચારો નહીં ના શકે પોતાનું મન થાય એમ જાણી ના શકે કોઈ સમજણ પડ્યા તાર એટલે મન જોડે જયારે બાવો તન્મકાર થાય જાય આવતો બઉ બહુ થાય એટલે મન ચોખું ના થાય જુએ તો મન ચોખું થઈ જાય એટલે મન ત્યાં સુધી <laughs> <Pavela> <tos> મંગળદાસ મંગળદાસ ને મંગળી નું લગન થાય તારૂણ બે નું પુષ્પા મંગળદાર મંગળદાર બાળકો મંગળદાદા રૂપ ના જોઈએ તે મંગલદાસ જોઈએ તે મંગળદાસ બેઠો મંગલ દેહિકા મા સમજાયું સમજાયું બરોબર બેન પૂછે છે આપણને જોડે થાય આપણે અકર્તા પદ માં આપે પછી બાતે થાય મંગળદાર સાથે જ કેવી રીતે મંગળદાસ સાથે થાય પછી બાકી માન્યતા ના રહી કરતા એટલે જે જે કઈ કરે મંગળદાર તેની જવાબદારી આપણે રહી નઈ સાંજે ભાઈ ને કારણ બધું નિકાલ થઈ જાય ફરી રિએક્શન નહીં લેવાનું સમજાય છે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 વર્ષોમાં એવું મૂકેલું એકદમ જાય ને તમારી પીઠ કેટલા અલગ આવતા પીતો હોય શેરેટ બેટા અહંકાર બેઠો બધું છોડી એટલે ફરી આવ્યો અહંકાર અહંકાર છોડી દે છોડવું હોય તો શું કરવાનું આપડી શ્રદ્ધા રાખે છે આ કામ નું નથી કઈ નહીં ઉત્તમ ના હોય તો શું સુર્ય એ બનાર પ્રયત્ન કરો ગુનો જે જે આવે પાછું આવે છોડવાનો વિચારી એટલે પછી ત્યાગ પોતે ત્યાગ કરારો પેલો સોરી મારો પછી ના રહ્યો નહેર પહેર આવ્યા આપડે ક્યાં ગયા કઈ ગમ કઈ નથી આપણે ધ્યાન થી સાંભળે છે એવું કહે છે બાર ગયા નથી તો આનંદ માં બધો રહેવાનું પછી પીતો હતો હું સિગરેટ પીશું પણ પીવા છું કરતા બધા સત્તા બોલાકાત રાખતો મારી સત્તા જ નાશ્ચર મારી સત્તા ક્યુ છે ભાવ એ બધો ભાવ દ્રવ્ય એનામ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર સમજાય છે ને એ ભાવ એ ભાવ એ ભાવ મને પોતાના હાથમાં સત્તા મોટે થતો હોય તો આપડે બંધ કરી શકીએ ભાવ મને એક ડિકેજ છે સંજોગો ના તારે ભાવ ભાવ માન ના અર્થું હું કરતા છું એ ભાવ હું કરતા છું એ ભાવ બનશે એટલે હું કરતા છું ભાવ અરે શું કેવા માંગતો એટલે પછી આપડે સત્તાનું છું ત્યાં ભાવ બે હું હું લોકોને કહેતો દીધેલી છે મનથી ભાવમાંથી પીઓ પ્યોર છે ને પાછા કે તમને સમજાય ના પડે એમ પરિણામ છે શું છે ખબર પડે આપડે નક્કી જ નિરંતર સ્વાય છે કદાચ આ તૂટેલી જ હું હજાર માસ ની વચ્ચે ઉપદેશ આપતો હોય એક માસ કેજે સિગરેટા ને બાવા શું કરે એની રક્ષા કરે સિગરેટ ન વધો નહીં પછી શું કે સિગરેટ ન વધવા નહીં થોડું બીજું બીજું ના બોલાય તો બધી હવે સીગ અંદર કે ચાલો વીસ વર્ષ નું આવી જાય તૂટે જ નહીં કોઈ એટલે કે તમારું ક્યાં બરકાત છે તૂટે બરકાત નથી હજારો માં પણ સરકારી પરિણામ પછી પરિણામ એના વ્યવસ્થા પછી ઉમે ગઈ ટાઈનું જે ખરી પડે એના દિવાય બરોબર બરોબર સમજણ પડી એમ કે છે સમજ ને એટલે એકદમ ઉડી જાય જોઈ ને આવતા નથી પણ તમારે જો ભ્રમ થઈ જવું હોય તો નક્કી કરવાનું આ જરૂર નથી ભાવ માંથી નક્કી જ કર નાખો એટલા મેસેજ પછી ને કેટલો નિર્ભરતા નથી રાખી આપડે આવતા બહુ આપડે એનો પ્લાનિંગ કરી નાખી બરોબર ભાવ મન પ્લાનિંગ છે અને ધૈર્યમંદ છે આપડે પ્લાનિંગ કરીએ તો અને પ્લાનિંગ નું જે ફળ છે આમ ગાડી જઈ ગાડી જઈ આવતા બધી ગાડી મળતી હશે કે ના જાડી છે ત્યાં નક્કી કરી ભાઈ મારે નક્કી કરેલું મારા હાથમાં છે સ્ત્રી તમારે નક્કી કરું આપને કીધું તરુ માનું મન છે સારી રીતે એટલું જોઈ જશે ગમે તે ચાલશે રૂપાણી છે જો એમાં અગાર હજાર ટકા ગયા રૂપાળી કયું ચેક કરીને ચેક કરીને તરત કરી થઈ ગયેલી હોય ઊંચા આવે ને બૌ મને એવું ટો ભલો બોલો મારે તે બધા એ લોકો બધા ભગવાન જેવો માતા મળી ગ્રેજ્યુએટ થઈ રીતે નગ્ન મોટા ગુજરાતી આવ્યું થવાનું પચીસ પચીસ ના છોડા માં એમ થાય ગયો બીજા બધા સ્ત્રીઓ સિને જોડે વાતચીત કરે ફ્રેન્ડ મારા આવી ગયા અરે બઉ ભણેલા નહીં એ તો ભણે ત્યારે પડતું ભણાય સ્ત્રીઓ વાળા શું કરે કે એમ તમારા જેવો કોઈ સુખે શું બોલતા કોઈ જ્યારે બોલ્યા નથી હિસાબ તો ખરો પડી રાખ્યો ભાઈબંધન ભરી સ્ત્રીઓ જોવું ને પછી આ ભાઈ બંધ કયો કરે છે એ લાગે છે મને ખબર નહીં હું તો એની પણ મીઠાઈ જોઉં પડે ભાઈ બધા કરી રાખતી એટલે તમારું બધું આમ તમારો હિસાબ છે ને તમારો કોઈ બહાર નો ગોઠવાય નથી એને કોઈ પૂછાય બેસ્યું બીજી નાત નો વાંધો અધિકાર આવ્યો ભાઈ અમારે અમને આવડે બધું બધું આથી વપરાય તમે અમને દાદા મળ્યા તમે નક્કી કર્યું લાઈન પાછી બધા પીાવી ધીમે ધીમે તમે જાઓ ને પી આવો એમ કરો કરો અમને તમે મળ્યા છે એ બ્રુઅર બીજો હા હા દાદા દાદા તો તુવારી માંથી ધ્યાન લાગે રામ રૂમ માં તો આઈ માંથી દેતે ના ના હં હંજી ઓ થોડે થોડું બધા પીયા જાવ તો પછી તૈયાર જજો ને પી પાછા એવું ના બોલાય ધન ધન્યવાદ અમને બધાને દાદા કઈ રીતે મળ્યા દાદા બધા જય ના છે હું કહ્યું એ એ તો ગાંડ ગરંટી કરી દીધી કે આ બરાબર છે તોરા બતાત કે દો આ શું એ દિવાળી પાછડે બીજી બાર પર પોછી ને તો ક્યાં રહેતો હે તો હે દુષ્માતી લાગે નાય કે બેટા બેટા એની અરજો જેન મારગાદિન ઉનમારે લેને આપી દઉં પછી મેં કહ્યું દૂધ વધારે મારા માટે બાજુ હું છોકરો ને આ છોડી આ બહુ આ તો બહુ કાર બીજી લાગીએ કે છોકરો બીજો ક્યાંથી આવવાનો આવું કેવું કરે છે ના એ સમજણ વાત સમજણ સમજવા જઈએ ભાઈ ક્યાં તું નાની ઉંમર સમજે ને ના પડે એવું છે તારી માં તો હું બેઠીશ નહીં એને કેવા કે માં માજી રાખ્યું